દાદા ના વાક્યોક્ય વાંચ્યું કે ગોડ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ ઓનલી સાયન્ટિફિક મને સમજાવો દાદાડી મન તો બહુ સારું મન નો ઉપયોગ કરે છે તે ગિલટી છે મન નો જે ઉપયોગ કરે છે તે પોતે ગિલટી છે મન ગિલતી ના મન તો બઉ સારું અમુક બુદ્ધિ આપડી એ થઈ જાય ક્રોધ તદ્દન ક્રોધ આવ્યા બના કરે છે બુદ્ધિ છે બુદ્ધિ એ કદાચ ગિલટી છે કે છે અને ક્રોધ કેમ બહુ જાય છે મન ગિલતી બુદ્ધિ ગિલતી इंटरनेट आज ये अने उपयोग कर देती है ते दे गलती केचे क्रोधत के मने बहु आवी जाय छे अरे वापर तो ना आवडे सोनानी कटार हो ए तो ते पेट में मारे ना आवडे कटार पेट, पेट में मारे ले गुनेगारे पोते छे हां अन वापर तो नठे आवतो मन वापसी बंदू इस केस करो ते जानता नथी तो ए उच छे ने आ मारे तो 67 वर्ष किया तो के के आ साढे पेली बुढ्डी नाय ने तेम म મને છાસઠ વરસ થયા સિક્સટી વરસ વર્ષ તો બધા કે સાથે બુદ્ધિ નાથી સમજે જતી રહેલી દાદા ની આંખો માં જોયા કહેનારા ની જતી રહેલી હોય છે બરાબર છે એ લોકો ની જતી રહેલી હોય છે ને દે દે તો તો પાંચ સત્ છે બે ના બે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 ત્રિમંત્ર બહુ સરસ બોલે છે વર્ષો થી પછી મને મેં કે કઈ કર ની હું એને કેમ કે કઈ કરેવા કરે ભગવાન ની સેવા કરો છો એક જ આનું આજ કરશે હવે અને તેનું છે કામ બરોબર આ રિટર્ન બઉ મોટું આવે છે મહાત્મા સેવા કરવી એ બહુ મોટા મોટી હિન્દુસ્તાનમાં બ્રાહ્મણ તો મમતા વાળા હોય મમતા વાળો હોય મારે એક બચી એવું કેવું આ મહાત્મા કોઈ ને કઈ ઈચ્છા આને માટે જ આવેલા બતાવું બચાવ્યું નથી કણગા ફૂટે તે સાથે બધા ધરમ લોકો કણગા ફૂટતા નઈ ગઈ ફણગા ફૂટે નું બનાવશે આ તો સિંદગી કે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 ન્યાય ની દ્રષ્ટિ અન્યાય કેવાય પણ બીજી રીતે અન્યાય નથી આ પેલો પુનસારી હોય તો ખાઈ જાય પુનૈ કાચું પડે છે ન્યાયની દ્રષ્ટિ અન્યાય કેવાય પણ આ બન્યું છે ખોટું નથી કરતું દુનિયા ની દ્રષ્ટિએ ન્યાય ખોલા જશે એટલે સંસાર ઉભો રહેશે બરોબર અને કુદરત ની દ્રષ્ટિએ ન્યાય ખોલશે સંસાર બંધ થઇ જાય છે ક્યાં જ આવશે ને ત્યાં નહીં નેચર દ્રષ્ટિ નેચર કે ના જે બન્યું એ જ કરે બરોબર છે આવે તો આ બધા કહે નઈ એને પુણ્ય હોય ને આગા પાસ આવો એનું પુણ્ય ચોર કરે એક માસ ને એક માસ ને આખો દિવસ કામ ના બન્યું રાખનારું દોષ નથી દુનિયા દ્રષ્ટિ ભૂખ્યા રાખના દેશર ના બન્યું તે જ ભલે બાયડા બંધ કરતા જવાનું કાલ નો પેલો પેલો બુદ્ધિ નો ખેલ છે આ જે બુદ્ધિ નો ખેલ છે આપણને સમજવાનું હોય તો આગળ ઓળ પછી એને પછી ઓડમ ખોવાઈ જ આવે એટલે બંધ કરી પૂરું થઈ જશે આ સફર પેલી બાજુ બેઠા બેઠા મારો કોટો ફૂટું ફૂટું થાય છે કે ફૂટી ગયો છે મને ખબર નથી તમારી પાસે પાછો આવ્યો છો હા છત્રી ના થાય આપડે બધા પટેલો છત્રીય કેવાય વાંધો વાણીઓ કોઈ ના થાય ક્ષત્રિય આપડા જે મારો એટલે મારો નહી મારો એટલે ભાઈ મારવાનું નહી પેલા તો બધું છોડે પણ એકાદ ઘી નાખી એકાદ ચોખ્ખું હારથી લી જોઈ બુદ્ધિ ના જોઈએ બુદ્ધિ અથડાઈ માં છે બુદ્ધિ વાળી વાત ગમે હાર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 હૃદય વાળા બે થયા છે એક છતાં રમણ મળી અને રામકૃષ્ણ એને એટીગેટ ના હોય હૃદય વાળા ને પેલા બધા હોય એટી ભૂતો વાગેલો હોય મોટો મોટો હોય ભૂત ની ટાઈ ને કે ભૂતા એટલે સધ્યતા રાખવાની યાદી કે ભૂતા રાખવાના સધ્યતા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 દાદા ના પગ મીના નું કેવું છે કે એ સારું નહીં થવું સારું ના કેવાય દાદા ને દુઃખ નહીં જોઈએ દાદા ને મેળવવાની ભાવના હોય તો કે ખૂણામાં બેઠા બેઠા પણ દાદા મળી શકે છે બરોબર છે તો એ શું કેવાય લોભ કેવાય ના છે પેલા કરે એને ગમે બંને અને આપણું વિશ એ બન્યું કરે આપડે ની કમી છે એટલે દાદા આટલું દાદા ના આટલો બધો લોક છે આપડે આપડે પુણ્યા એટલી બધી કમી છે કે દાદા પણ એટલો પ્રિય ભાવ છે પૂછો ને દાદા લલિતભાઈ પૂછે છે અમારા પુણ્ય પુણ્ય અમારે ઘટે છે એના લીધે છે કે અમારે પ્રિય ભાવ છે એટલે દાદા એ લોકો ને લોભ દેખાય ને તમારું પુણ્ય જોર કે છે ज्ञा पुरुष की राजी પેલા છોડે નહિ રાજી ના આવે બરોબર ખેંચી રેવા ફરતા હોય પેલા છોડે નઈ એ રાજી ના આવે એટલે રાજી રાખવા જોઈએ રાજી છે કે રાજી છે જોઈ લેવું તમારા હાજરીમાં દાદા કોઈ ને વિચાર નથી જતા કે છે ને તમારા હાજરીમાં 24 જગત વિસ્તૃત ના થાય કોઈ નથી જગત વિસ્મસ થઈ હોય તો મોખ નું ચૌદ સાઈજે ચૌદ ને બદલે શું કે સાઇઝ આ જે સાઈઝ હોયું નથી ને એને કઈ ડિઝાઇન બરોબર નથી જાય પ્રકૃતિ સારી રે માતાજી ની બહુ એ કરી છે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 આપડે રજો ગુણી બધા અને પડી રે મને નાખે પણ બીલી માં બીલીપત્ર માં દવા છે અંદર એ લોકો જાણતા નથી એ બીલીપત્ર નાખે નાખી કર્યા કરે એટલે આ જો એને વધે જે લોકો આવા એ વાળા છે વાસના બધા તો એમની વાસના બઉ થતી જાય અને પછી આગળ વધતા જાય અને આ છે તે વિષ્ણુ ને ભગવાના રજો ગુણ વિષ્ણુ ભગવાન રજો ગુણ આખો બેસી જ ના રી રહ્યા નથી ગુણો છે તે આ સતત રજા તમારા ગુણો દબાવવા માટે બધું સાધનો છે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 ગણપતિ માટે ગણપતિના પાન બહુ જબરજસ્ત શેક્ટી છે મોટામાં આરામ કરવું વસ્તુ ઇલેક્ટ્રિસિટી શેક્ટી કરી દે છે પીપળાના પાન કરે બોલો આમાં રહેવું છે સાચું ક્યાં છે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 ભાઈ વાંચે મારી ચોપડી મારી પાસે આવી નથી હજુ આવેલું આવેલી પણ છે ને પેલા મનુભાઈ ની ભત્રીજી નો છોકરો મોકલાવતા નથી આવી ચોપડી જોયા દાદા છે માગણી હોય પુસ્તક પૈસા બઉ થાય છે આ તો ભગવાન નું કલ્પસૂત્ર નીકળે છે માવી નું એવું આૂત્ર છે બરોબર તેતાલીસો પદ છે બી છે <laughs> મને સમજ ની પડશે જોરે એ મોટો ને જોડે પેલા ની આ આવેલો મોક્ષ પણ જતો રહેસ્ટ થઈ જાવી ચાવી હોય છે મીનું પૂછે છે એટલે આપડે કઈ તારા વ્યુ પોઈન્ટ થી બરોબર છે આપણે ચાલતા થવાનું આપડે એટલે એડજસ્ટ થઈ જવાનું એડસ્ટ થઈ જવાનું તરફ પડી ને ક્યાં બહાર આવે એનો ન્યાય ન્યાય ખોરવા તો જુદી જુદી પ્રકૃતિઓ કેમ ચાલે આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ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 ફલણ ફૂલ ફલાણું બધું જુદી જુદી પોતાના જેવા કરવા ફરે આ કાળ માં બધા ગુલાબ નહિ એટલે લોકો ફાવતું નથી ગરબા ઝઘડા તેના પડ્યા થયા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 मोगा तू गुलाब गुलाबी रंग नो क्या ना मस्ती हाटा मोटी पड़िया छोड़ो झगड़ा न करो कारण आ तो बाप छो जो बहुत चीकणो हो चीकणो हो तो छोकर लाभ हो गये नहीं ખેતરો બધા ગુલાબ ના શું હોય બધા જુદી જુદી જાતે ગુલાબ એક મોગરો ચંપો જુ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 મારા જેવી સુગંધ ક્યાં તારામાં આવી રીતે દેખડા ચાલુ થયા કેવી રીતે ગુલાબ ના ગુલાબ ના ગેતરામ કેવાય મેક્યુ હિન્દુસ્તાન ના લોકો મળે છે માટે પાછા પડી જશો અંદર થાય જવાનું પેલો તો અમેરિકન છે એનું શું જવાનું તમારું મોક્ષ થયું એને કઈ મોક્ષ થયું આપી વાક્ય સારું નઈ રાખતું વસન ભી એડજસ્ટ થાય છે ને બધે પહેલા તો એડજસ્ટલ તો થાય પણ આ બધે એડજસ્ટ થઈ જાય મારું સિદ્ધાંત શીખાઈ લીધું એમને એડજસ્ટ एवरीवेयर વ્યવહારમાં રહ્યો એનું નામ કહેવાય કે જે એડજસ્ટ एवरीवेयर થયો હા એસ はい કન્સ્ટ્રક્ટિવ પોલિસીમાં એડજસ્ટ एवरीवेयर છે જે તમેશો એડિવ સંસાર ભૂલ્યા કોઈ શું કેવા માંગુ તે એમ જ નહી લોકો મન બગડા થી સંસાર ઉભો રહ્યો દેહ ના બગડા થી સંસાર ઉભો રહ્યો નથી પેલું આગલું જે આવ્યું કે આટલી બાબત માં કેવો ફર્સન ગોલ્ડન ગોલ્ડન સંસાર ઉભો રહ્યો છે દેહ ના બગડિયા થી સંસાર ઉભો રહ્યો નથી ભલે બગડી ગયો પણ એથી કંસાર હે સંસાર મોક્ષી જવા છે દેહ બગડી ગયો છે પગ આ ભાગી ગયો છે વાયુ થઈ ગયો છે પચ્છાઘાટ થયેલો હશે તે કઈ મોખ ને અતરતું નથી મન બગડ્યું હોય મોખ ને મન જે કોઈ કોઈ જાત ની એને એમાં ડિફેક્ટ જ નથી આવતી કોઈ ભગડા ભાગતું નથી વાગતું નથી નુકસાન થતું તાવ ને ચડતો તૈયાર નીચતો બંને એવું કાયમ મન એટલે એક એવી વસ્તુ છે વસ્તુ ફિઝિકલ વસ્તુ છે ઉપર પાણી પડે અને ઉગી નીકળે બધું એ રીતે તરંગો બધા ઉગે તરંગ તરંગ ફૂટે વાંચે અહંકાર ને બુદ્ધિ બેસી ને તેમાં એને પસંદ પડે ગમે તો એડજસ્ટ થાય ના ગમે તો જઈશે એડજસ્ટ મનમાં જે તરંગો ફૂટે તેમાં ના ગમે તે છેડવી રે કંટાળો આવે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 અહંકાર ને બુદ્ધિ વાંચી શકે પોતે ભાષા વિચરે અહંકાર વિચરે વિચરે તાર વિચરો માટે વિચાર વિચરે નહી વિચાર નહી મને વિચાર નહીં પણ તું વિચાર એ તો તરંગો રહ્યા પછી વિચાર સિનેમા જોવા જવું છે મનમાં વિચાર આવ્યો તરમ્યા તન્મ થયો એટલે વિચાર થયો કેવાય નહિ ખાલી ખાલી ફોટા જેવું જ લાગે ને सहयोग थे तो टाइम लगे जत छुटको ना डीजा आप जतने के पड़े નહિ તો જો આપડે વિયોગ ને ધક્કો બરા દઈએ નઈ તો આપડે આપડે છૂટાય નઈ એને થાય જતો વિચાર ખોટો હજાર માણસ એવું થયું હોય તો ઘરના ધરણ એમ થાય કે આ બધા આવે ને રાત્રે ના જાય તો શું કરીશું શું કરીશું હું વખત ઉડી ઉઠી જવા મળશે અને જેટલું ડિસાઈડ છે જે વ્યવસ્થિત છે એ તો થઈ જવાનું ઘણો વાંધો નથી આપણને વ્યવસ્થિત કેવાનું અને તે વાઘેલા થઈ જાય તમારે તો જોયા તે જોયા કરણ તમારે સિદ્ધાંતિક તને બી વિચાર આવે અથવા તું તને એમ નક્કી કરે કે ભાઈ સિનેમા જવું છે તો તું તમને કઈ કામ જોવા નઈ જોવાની જોવાની તો વિચાર વિચાર વિચાર વિચાર થઈ ગયા અને આથી આપી કરે એવું લોકોને સમજાવે એવી ગુજરાતી ભાષા બાકી કરે છે જો વાંચું પછી અહીં 5 50 વર્ષ રહેવાનું ત્યાં सारा घर खोड़े रह, छे ને ત્યાં कायम નું રહેવાનું છે ત્યાં ઠેકાણું નથી તેની કોઈ તપાસય करतो નથી ઠામ ઠેકાણા વગરની દુનિયા છે विजय तारे શું શકો થાય बाबू ખાલી બત્રીજો ઠીક છે ખાલી બત્રીજો એમ કે 7500 લેવાનું કોઈ 1500 નો 350 લેવાનું ત્યાં તારા ઘરો છે આવી દુનિયા છે આમ કરો કરો એનું એનું કરવાનું ના નથી કે બે કાન છે આ કરો તે કરો પછી લેસક ભાવ એનું નામ જ સંસાર સંસાર ચાલ્યા કરે ને આપણા હોય એટલે આપણે આપણા સંસાર સંસાર હિંસક ભાવ જ હોય દાદા હિંસક ભાવ એટલે મતભેદ જવું મતભેદ એટલે માથું ફરી જાય પેલો હું છ તે મીના એ જ હિંસક ભાવ પોતે છે જ્ઞાન આપ્યું હિંસક ભાવ જતો રહ્યો વાઘેલા ગુસ્સો કરે તો એવું છે ને અને પેલા તરમે આકાર થઇ જતા એટલે નથી ગમતો એટલે જવાબદાર મુક્ત થઈ જવાના હવે ખરી જવાબ કઈ પણ કરવાનું નથી સંસાર છે लाभ ले भूल का સામાનો લાભ લેવાની વ્યક્તિ થી સંસાર ઉભો થાય ના થતો એ શું લાભ લઈ લેખ નો લાભ ભરવાનો